નૃપે શાસ્ત્ર પ્રજા સ્વાહ પુત્રવત્મ સ્થાપ્યો યોગીશ્વર યાજ્ઞવલ્કીએ કહ્યું છે કે બ્રાહ્મણેશું ક્ષમી સ્નિધેશ ક્રોધનો રીષુ સદરાજ નૃત્વર્ગેશ પ્રજાસુ ચાથા પુણ્યાન ષડભાગમાદત્તે ન્યાયે પરીયન સર્વનામાજાના પરીપાલસ્કરચાટસ્કરદુરવૃતમહસા મસાહસીકાી્યમા પ્રજારક્ષેત કાયસ્થ વિશેષ્યમાણ કુવંતિચિ કિલબિષ પ્રજા તસ્માૃપેરર્ધ યસ્મા ગૃહાતિ અસૌકરા સાધૂન સમાન્ય રાજા વિપરીતા સદાનમાનસત્કારા વાસેત સદા પ્રજા સંતાપૂતો હુતાશન રાણા નિંદ પોતાની નિંદા કરનારા બ્રાહ્મણને પણ ક્ષમા કરનારો મિત્રો સાથે નિષ્કટ રહેનારો પ્રેમ રાખનારો મિત્રો એટલે ચાહનારા હોય એની કપટ ન રમ્યો રાજને કોઈ શત્રુ છે નુકસાન કરનારો હોય એનો શત્રુ એની આરે ઢીલા નહી રાજ સંસ્થાન ને ભગવતસિંહજી હતા તો ભોજરાજ થોડા ઠીક નતા ગામ બહાર કાઢ્યું એ કઈ જો હરખા રહ્યો તો પગાર મળશે જો હરખા રહ્યો તો પ્રજાની હેરે એને હગા દીકરા હતા ભગવતસિંહ એક જ ટાર્ગેટ હતો એની પ્રજા છે ઊંચી કેમ આવે અને સુખી કેમ થાય બધા કરતા બધા આજુબાજુના બધા રાજ્યો કરતા ભગવતસિંહની પ્રજા છે એ સુખી ત્યારે જે સગવડતાઓ હતી એને ત્યારે કમ્પલસરી એજ્યુકેશન હતું એનું ત્યારે કોઈ કાંઈ હતું જ નહી તોય અત્યારે ભારત નથી કરી રહ્યું એને કમ્પલસરી એજ્યુકેશન કરાવ્યું એની પ્રજા બધા મજૂર માણસો હતા તો એને બાયું બધી ખડ વાટવા જાય ખડ વાટવા જાય દૂર હોય તો પછી ગાહડી માથે લઈને આવે માથે લઈને આવે તો માથું તપી જાય પોરો ખાવા જોઈએ પોરો ખાવા જોઈએ પણ પછી ગાહડી ચડાવનારું ન હોય તો કોઈ તો શું કરવું એટલે રાજાની ખબર પડી ગઈ કે આવી રીતે પ્રજા પીડાય છે તો એને વચ્ચે વચ્ચે થાકલા ખાવા માટે થાકલા કરીને ક્યાં થાકલા એટલે ઓટો હોય એટલે ગાંઘડી સીધી મૂકી દે થોડુંક માથું હળવું થઈ જાય લે કોઈ ચડાવવાળાની જરૂર ના પડે તો થાકલા ખાવાનું એ કહેવાય સીમમાં સીમાડે માણસો દૂર થી પોણો ગાંવ થી ગાંવથી એક ગાહડી લઈને આવતો હોય તો એને માથું તપી જાય ને ભાર લાગે એને થાક ખાવાની જરૂર પડે તો એને ખબર પડી ગઈ કે આવી રીતે પ્રજા દુખી થાય છે બધી જગ્યાએ ઓટા કરાવી ઓટા એટલે ભાર મૂકી અને પછી બીજાને ભારો ચડાવવાની જરૂર ન પડે એટલા માટે પોતાનો દીકરો હોય તો નઈ પ્રજા સ્વા પુત્ર વ્યા પ્રજા વત્સલ કહેવાય એને સત્તા બતાવાની તો સત્તા એટલે હું કેવો સામર્થ્ય વાન એમ કાર્ય શત્રુ હામે હોય એમ તપા ભગવાન અર્જુન કરે છે આ ખંડલ શ્રુતિ આ ખંડલ સૂનું વિક્રમે એમ આ ખંડલ એટલે ઈન્દ્ર ઈન્દ્ર પુત્ર અર્જુન અને અર્જુન ના પરાક્રમ જોઈ અને દુર્યોધન છે માલી પથર થરી જાય છે હું થાય છે આ ક્યાં ભરાણા એમ થવું પરાક્રમ ન્યા બતાવવાનો હોય ઘરના માણસો બતાવવાની જરૂર ન હોય એને બીજી ગરીબા પીળ વાળી પ્રજા હોય તમને શું કરી આપવાની છે બ્રાહ્મણેશુ ક્ષમી સ્નિગ્ધેશ અજી ક્રોધનો રીષુ સહ શત્રુ સાથે ક્રોધ રાખનારો બાપ હોય એવો લાગે ન પિતા પિતા તો કોણ હતો દિલીપ મહારાજ न पिता पिता रह जन्म प्रजा प्रजाने परिचारक नौकर चाकर साथे पिता ना जेवो व्यवहार करना रो राजा होव जो असमर्थ राजा हो क्या शत्रु हाले પછી એની સામર્થ્ય ક્યાં જણાવે પોતાની માણસ દબાતા એ રાજા કઈ આગળ જાય સુખી એ ન થાય એનું સામ્રાજ્ય વધારે નો સુખી ન થાય નિર્દોષ ને મજબૂરી પુણિયાત આદત પુણ્યા પ્રજાનું પાલન કરવું રક્ષા કરીને સુખ સમૃદ્ધિ વધારવી ને કલ્યાણ માર્ગે આગળ દોરવી તે બધા જ દાન કરતા અધિક છે સર્વ દાનો કરતા રાજાનું આ મોટા મોટું દાન છે સર્વ યજ્ઞ કરતા મોટા મોટા દુષ્ટ્ય દંડ સુજન પૂજા ન્યાયન કોષસ વિવર્ધનમ છે પછી અપક્ષ પાતો મહાય છે મહાયજ્ઞો કરતા પણ વધારે પૂન દેનારા ભાગમાં દે પૂજા પ્રજા જે પૂન કરે એનો છઠ્ઠો ભાગ લે છે એકલો કેટલાક ય કરે ગુજરાત ની છ કરોડ વસ્તી છે અને એ જે પૂન કરેલી એકલો કેટલું પણ આ છ યજ્ઞો છે દુષ્ટસ્ય દંડ એ પેલો મોટો યજ્ઞ જેટલા ધોકા મારે એટલી આહુતિ કેવાય કેશો બાપા બધા બધા મોદીજી આવ્યા તો બધા પૂર કરી દીધા આતંકવાદ કે નામ ભૂલી ગયા ખો ભૂલી ગયા કોઈ કરતા કોઈ કરતો છાસ વાર બેઠું તું કેટલોક દ <laughs> તમારું ઠાટયું કાપી ગયું હોય એને દંડ દઈએ કહ કોઈક બીજા એને દઈએ તમારું કોઈક ઠાટું કાપી જાય તો એને દંડ દઈએ કોજન પૂજા સારા માણસો પૂજા કરવી એ મોટો યોગ ને કોષ સી વર્ધન અંત એ ખબર પડે હું એટલે કોષ હું ગુજરાતી સંપત્તિ નો શું ભાઈ ગુજરાતી શું થાય રાજા નો કોષ છે એ ફરવો ખજા નો ફરવો એમ નીતિથી ભરવો એમ ખાલી કરો કે ભરો મળી ગયું હોય તમને બધે પેલા પાવર અને પૈસા ભરો કે ખાલી કરો ભરો કે ખાલી કરો શું કર્યા કોશ્ય વિવર્ધન કોઈ પગ લાગતો હોય તમારી સાંભો કતરાતો હોય તો બેલેન્સ જાળવી અપક્ષ પાતો બીજો કોઈ ભય આવે આગેવાન ના પાંચ જગન છે દરેક જગન થાય પ્રજાનું પાલન કરવું કેવું સરસ લખ્યું કરવા છ વાર ના ક્યા પ્રજાના સર્વદાન થી અધિક છે રાજ્ કરે કે ન કરે કઈ વાંધો નહીં પણ આમાં યજ્ઞ ની ભાવના રાખવી પુણ્યાત ષાગ્યાય ને પરિપાલન પ્રજાનું પાલન કરવું રક્ષા કરીને સુખ સમૃદ્ધિ વધારવી ને કલ્યાણ માર્ગે આગળ દોરવી તે બધા છે એટલે ન્યાય પ્રજાનું અનુયાયી વર્ગનું પાલન કરનારા રાજાને આગેવાનને પ્રજાએ કરેલ પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે માટે રાજા પ્રજાજનો પાંચવાના કરે અને પ્રજા પાપ કરે તો એમાં ભાગ નો મળે ખાલી પૂન નો ભાગીદાર પાપ નો જ ભાગીદાર પછી ઓલે પૂન કરે એમ નો મળે પછી એમાં કોક માનો હોય અને હામાં હાલે તો પૂન કરે તો એમાંથી પૂન નો ભાગીદાર નહીં કારણ કે આ તો પાપની જ પ્રેરણા આપે છે પૂનને આપે છે ક્યાં અને કોક કરતા હોય તો એની હોવાંગ જાય પૂન ન મળે ઓલા કરે તોય પ્રજા કરે તોય પૂન ન મળે નકરું પાપ જ મળે કારણ કે ઓલા નથી કરતો એટલે અને આ પોતાની ફરજ બજાવી દે અને પ્રજા એમ છતાં એમ છતાંય પ્રજા પાપ કરે કોક કોક કરે બધા તો થોડા ઓલા હોય તો એ પાપનું ફળ એ ની એક ભાગે ન મળે છ પાપનું રાજા જોઈને છઠો ભાગે પૂરું પચાસ ટકા નહીમાજાના પરિપાલન છઠ્ઠો ભાગ એટલે કેટલા ટકા થયું સાયન્સ વિદ્યાર્થી કોમર્સ ના પાપ છે પચાસ ટકા મળે એના પુન છે સોળ ટકા મળેવૃત્ત તો નગ્યા એ વોચ કરવાની છે એ હોતી લખી ઓકે કરવાની છે મંત્ર જંત્ર થી લોકો ને ઠગનારા બહાર વટિયાઓ બહાર વટિયાઓથી રાજા એ પ્રજાનું અનુયાયી વર્ગ નું રક્ષણ કરવું અને સાહસિક સાહસિક નો અર્થ બારવટી અને ખાસ કરીને કાર્યસ્થ અર્થાતું છે પ્રજા ની જાજા માં કોણ પીડી વગર પીડા પોતાના માણસો થી થાય એક રાજા નો સિદ્ધાંત છે રાજા એ પોતાના માણસ થી પોતાની પ્રજા અને પોતાની રક્ષા કરવાની હોય નાખે તો કોણ મારે ઝેડ સિક્યુરિટી હોય ઇન્દિરાજા ઝેડ સિક્યોરિટી હતી તો એ ઉલાડી નાખે તો કોને મારે એક મારે તો ગોતો ખવરાય સીધું મળે લાખો મળે એટલે સેવકો પ્રજાને પીડે એવા ચોર નો હૈદરાબાદમાં પડે કે આજ રાતે હૈદરાબાદ માં જેમ હૈદરાબાદ બંધ એમ હૈદરાબાદમાં ચોર એમ કરીએ કે સેવક હોય તો એ સેવકો બધા એને ભીહામ લઈ અને ચૂહે હરખો કરી જેટલા મોટા સેવકો હોય એની મોટી બલિહારી એટલે એવું શબ્દ લે કે કાર્યસ્થિ કાર્યસ્થિ કાર્યમાં નિમણું જેની કરી હોય તમે કે મોટામાં મોટી રક્ષા કરવી આવું કોઈ લખે તો કેવું લખ્યું ગુપ્ત રહસ્ય છે કોઈ બહાર નહી કહેવાય કાર્ય ન દીધું હોય તો બીજા તો કાન ના પકડીએ ડોળા કાઢીએ કે ભાઈ મારે રાજા પાછ રાજા પાસે પ્રદક્ષિણા ફરવાનો મારો જ અધિકાર તું કેમ ફેરો એક જ પ્રદક્ષિણા એક જ બોલું હોય ને એટલે એને એકને જ પ્રદક્ષિણા ફરવાની હોય બીજા કોઈ રાજાની પ્રદક્ષિણા ફરી ન હોય કે એટલે સેવકો હોય અને કાર્યસ્થ હોય એ સારી રીતે કાન મળી કે આનો ભાઈ મારે સામો ડોળા કેમ તેથી કાઢતો હતો તો લે વાક હતો પણ કાન ને મોડ ઉતારા હોય તૂટી ગયો ગોળ હોય ને ખાસ કરીને કાર્યસ્થ અર્થાત ખોટા દસ્તાવેજો અને ખોટા ગણિતો ગણીને પ્રજાની વ્યવસ્થા માટે પોતે મૂકેલા કાર્યસ્થ માણસો પ્રજાને પીડનારા છે કાર્યમાં જે રાજા એ નિમણૂક કરી હોય મંત્રીઓને બધા બીજા બધા કામ કરતાઓ પોલીસ પટેલો એ બધા આ પ્રજાને આપણે ઇન્ડિયાની વધારે મદદ કોણ કરે પોલીસ પટેલો મદદ કરીએ કે છે કે પોલીસ પટેલ પીડીએ કે આમ તો મદદ કરવા માટે મોકલ્યા છે રાજા એ મનમોહનસિંઘે પણ મનમોહનસિંહ જ સારી બાજુ શું હોવા મળ્યા હોય તો પછી ઓલા પછી આપડો શું વાક નગર આપણે રહી જાઉં કાર્યસ્થ પ્રજાની વ્યવસ્થા માટે પોતે પોતે મૂકેલા કાર્યસ્થ માણસો જ પ્રજાને પીડનારા લોકો થી પ્રજા નું રાજા એ રક્ષણ કરવું વધારે વધારે માણસો પ્રજાની તમને જો હમદર્દી હોય તો અને પ્રજાની હમદર્દી વિના રાજા છે એ બેકાર છે કોઈ મૂલ્ય જ નથી આ kilbisham જેની પાસેથી કરે છે રાજા ને મળે છે પૂરતું રક્ષણ નહી પામતી પ્રજા જે કઈ પાપ કરે છે રાજપદનું પ્રયોજન શું છે પ્રજા રક્ષા એ રાજપદ પ્રજા રક્ષા માટે રાજા નિવાયેલો છે વ્યવસ્થાપકો તમામ એના અનુયાયીને મદદ કરવા માટે નિમાયેલા કનડવા માટે નહીં કાન પકડે કનડવાના તો કોને હોય કે પ્રજાને પાછા નિમમાં નો હાલે તો એ ક્યારે કે પ્રજાને દુખી કરે નિમમાં નહીં હાલે ને પ્રજાને દુખી કરે તો એને કનડવાનું સાધુ સન્માન્ય વિપરીત દુરાચારીઓ નો અંત કરવો જોઈએ દુષ્ટ દંડ સુજન પૂજા સદાન માન સત્કારા શ્રોત્રિય વાસએત સદા એક એક ના બધા એક એક સ્થાનો કેમ કરવું એ હતું દાન માન સત્કારી શ્રોત્રીયાન વાસયાત પોતાની આજુબાજુ ચક્કર છે એને આવું રાખવું કેવું કેવું સાંભળો છો હું એજ કઈ ખબર પડતી એમાં હું આવ્યું એમ કઉ હું શું કઉ છું નથી બકવાદ કરી નાખીએ એમ એમાં શું કીધું છે શ્રવણ કરે શ્રવણ કરે એને શ્રોત્રી કહેવાય શાસ્ત્રના હાર્દ ને જાણનારા હોય આમાં શાસ્ત્ર શું કે જાણનારા હોય એને શ્રોત્રી કહેવાય એને સલાહકાર તરીકે રાખવા હારી લાગે એને સલાહકાર ન કહેવાય આપણને સારું લાગે તો કહી દે ચાલો આપણે બેને એવું હોય તો દુર્લભામાં હિત થાય એવું હોય હારું લાગે એવું હોય તો બહુ ભાઈ કઠણ છે એ શક્ય બહુ ઓછું છે હિતમ મનોહારી કે માન સહિત સત્કાર કરી છે તે તે વિષયના શાસ્ત્રના અભિપ્રાયો જાણનાર હોય એટલે શું વિનિત આવ્યું હતું ને આપડે બે હતા ને વિનિત ને પ્રવીણ બે હતા ને એને બીજે ડખો થયો હતો પ્રવીણ જીત્યો કે વિનિત શ્રોત્રીયવેદપાઠી બ્રાહ્મણોને દાન આપીને માનસહિત સત્કાર કરીને હંમેશા રાજ્યમાં વસવવાજા પ્રજાપીડનસંતાપાત સમૂતો હુતાશન રાગ્રિય કુલ પ્રાણા ન વિનીવર્ત અદગદ્્વા એવું છે કે ડબલ નકાર છે અદગદ્્વા પ્રજા પ્રજા પીડેન સંતાપત સમુદભૂતો ઉતાશનઃ રાગ્નઃ શ્રીયં કુલં પ્રાણં અદગદ્્વા વિનીવર્તતે પીડાતી પ્રજા અદગદ્્વા નથી નાદદ્્વા નાદ ના લક્ષ્મી કુળ અને પ્રાણો ને પણ બાળા પછી થાય છે તુલસીનો ટીલે રાવણ કૌરવ કંસિલે અગ્નિ બધ પાછો વળતો જ નથી દાહોદ એક બાકી રહી ગયું આ રીતે બધી પ્રજાને રહી છે મહાભારત શાંતિપર્વ રાજધર્મમાં કહ્યું છે કે એવમેવ પ્રજા સર્વા રાજનામભિસંશ્રિતા રાષ્ટ્રેધર્મ રાજા સાધ્વિરક્ષિતા ચતુર્થર્મસ રાજા ભાગ વિંદ આ રીતે બધી પ્રજા રાજાને આશ્રીને રહી છે રાજા એ સારી સાચવીને રક્ષા કરાયેલી પ્રજા જે ધર્મ સંબંધી ક્રિયા કરે છે તે ધર્મનો ચોથો ભાગ રાજાને મળે છે ભજન કરાવો કે તમે પડાવો કે મહારાજની ઓળખાણ કરાવો તો ચોથા ભાગની તો ક્યાંય વાત નથી એમ જો ભગવાન મહારાજની ઓળખાણ કરાવો તો તમને બધો ભાગ મળે કાન જ ઉમેળો તો ન મળે ભાળે થાય ન ભૂલે ભૂલે કોઈ એકવાર કાનુ બેળીને દરવાજો બારો કાઢ્યો હોય તો આખી જિંદગી ભૂલે એટલે હાજો ન થાય કાને પ્રજાનું પાલન કરવું તે રાજાનો મુખ્ય ધર્મ છે એમ ભાગવતમાં કહ્યું છે શ્રેય પ્રજાનો હર્તાન્યથાઋતપુણ્ય પ્રજાનામ રક્ષમતી રાજ પ્રજા નામ અરક્ષિતા કરહરો અગમતી રાજા નું કલ્યાણ પ્રજાનું પાલન કરવામાં જ છે તેનાથી એને પ્રજા એ કરેલા પુણ્ય નો છઠો ભાગ પરલોકમાં મળે છે તેનું બધું પુણ્ય પ્રજા આંચકી લે છે અને તેના બદલામાં પ્રજાના પાપના ભાગીદાર થવું પડે છે એશ રાગના પર ધર્મો આરતા ના મારતી નિગ્રહ દુઃખી પ્રજાના દુખને ટાળવું એ જ રાજા મુખ્ય ધર્મ છે શું કીધું પેલા મને પછી ગાય ને મારે કારણ કે ક્ષત્રિ ક્ષત્રિય લોક માં પ્રસિદ્ધ છે કે જો દુઃખ થી બચાવે ન ક્ષત્રિય નહીં દુઃખ થી જો બચાવી ન શકે તો રાજા નહી એવું ત્રિલોક માં પ્રસિદ્ધ છે તમને ખબર છે તને તારા ગુરુ ની બીક છે ને તો આના કરતા તો હો ગાયું તો પગાડી દે બીજી આ એક ગાયું ખાઈ જ વાંધો દિલીપ રાજા એવું કીધું કે ગાયનો સવાલ નથી મારી ના મારા નામનો સવાલ છે અને મારા નામનો સવાલ નથી રાજાના નામનો સવાલ છે કે રાજાની કિર્તિ એટલે ટીલાવાળી થઈ ગઈ કે એને આ નો રક્ષા કરીએ કે પૃથ્વી ઉપર એવી અમારી નામના છે રાજા બની તો એ પ્રજાનું રક્ષણ ન કરીએ કે અને એમાં આર્ત પ્રજાનું રક્ષણ ન કરીએ કે તો આખી કીર્તિ બધાયની છે એટલી ઢીલાવાળી એટલે એ યશ દેહ છે એ પડી જાય એના કરતા સ્થૂળ દેહ પડી જાય તો ગોળ મને એટલી કિંમત નથી સ્થૂળ દેહની પણ યશ દેહ ન જાવો જોઈએ એની હારી નામના ન થાય જાવી જાય રાગનો હિ પરમો ધર્મ ધર્મ કરનારા હોય સારા માણસો હોય એનું પેલું એને રક્ષણ કરવું જોઈએ પૃથ્વી કહ્યું છે કે અહમ દંડ ધરો રાજા પ્રજાના પ્રજાનામી વૃત્તિ પૃથક આ લોકમાં ને પ્રજાનું શાસન કરવા આ લોકમાં મને પ્રજાનું શાસન કરવા તેમની રક્ષા કરવા તેમની આજીવિકા પ્રબંધ કરવા અને તેમને સૌ સૌની મર્યાદામાં રાખવા માટે રાજા બનાવ્યો છે રાજા જયારે દંડ આપવા બેસે આપતી વખતે કે છે તું બધા ચોરી ગઈ છો બી એટલે તને મારી નાખો તારા કટકા કરી આ લોક માં મને પ્રજા નું શાસન કરવા તેમની રક્ષા કરવા તેમની આજીવિકા નો પ્રબંધ કરવા અને તેમને સૌ સૌની મર્યાદામાં રાખવા માટે રાજા બનાવ્યો છે રાજા જયારે દંડ આપવા બેસે ત્યારે મનુષ્યને જો પ્રાણ દંડ દેવો હોય તો ખુબ જ વિચારવું મનુષ્ય દેહ નો નાશ આવે છે મનુષ્ય દેહ નો નાશ એટલે સમસ્ત પુરુષાર્થો નો નાશ કહેવાય આથી જ મોક્ષ ધર્મ માં કહ્યું છે કે यदा पुरोहिता व्या्य पर्यश शरणिण कर पुनर्ब्रह्मन तदा विसर्गमर्ुरीदातृशासन देहांतंडने लायक अपराधी लोगों ने पुरोहित ने शे जई ने एम बोले कि हे ब्रह्मन हम अमें फरी वर आप नहीं करिए તો છોડી આવી સ્વામી મહારાજ ની